મહિમા તો આપણી ભાષા આપણો મૌલિક ભાવ એને સાચવી રાખો તો હું આપને એમ કહેતો કે આપણી પાસે આવે તો આમ વીરપુર આમ ક્યાં બીજું સ્થાન આમ ત્રીજું આમ બધાથી એનું રક્તપિત ની ચર્ચા નીકળી એટલે કે અમરમાં મેઘાણી ભાઈએ પણ સંકેત કર્યો આપે સાંભળ્યું છે આ જાગૃત વ્યક્તિ છે બધા ભેગા થઈને કીધું માં આખા વર્ષના દાણા અમે ત્યાં પરબ ના નાખી દઈએ તો તમારે આમ જવું નહીં પછી તમને લોકો દુઃખી કરે આ બધું ગુરુ ને પૂછી જુ તમારે એકલા જવું પડે તો અનાજ આશ્રમમાં નાખી દઈએ તો પછી ત્યાં જ રોટલા થાય ને તમારા મોઘરાવાર ના જવું પડે ઇતિહાસ એમ કહે છે કે વખતે અમર માંની સામે જોઈ ને એના ગુરુ એટલું જ કહ્યું ન મળે તો બે ગાઉ વધારે જ આવે પણ ભક્તિના પથી કે થકાય મારા બાપ નહી નહીં નહીં બાપુ નહીં એ અર્થમાં નથી કહેતી હું થાકી નથી માત્ર લોકો કહે છે મને એમ કે અહીંયા થોડુંક બાજરો ભેગો કરીએ અને પછી દસ બાપુ ભેગાય બહુ મહત્વની સંગ્રહ કરીએ તો આપણી તપસ્યા દટાઈ જાય આપણી સાધના દબાઈ જાય અનેક રૂપે હરી નીકળે અનેક રૂપે પ્રભુ દર્શન થઈ શકે તો મેટલો જૂનો સંબંધો આ યંત્રો ની સાથે છતાં આટલો સંબંધ હોવા છતાં આ માઇક્રોફોન ને એમ કહીએક આવતો એ ના આવે કારણ કે તુરંત આવશે રામ તો પરમ ચેતના છે સર્વોત્તમ ચેતના ભગવાન રામ છે તેથી રામ નામ લેવાથી અનેક રૂપે અનેકોને રામ મળ્યો છે રામ રામ રટતા રો રામરૂપ બન્યા છે એ અર્થમાં રામ નામનો મહિમા જે રીતે મંગલ કોઈ પણ રીતે ગણી ગણી ને નામ લેવાથી શું ફાયદો હોઠ હલે એમાં નામનો મહિમા નહી અનેક તર્કો લોકો તરફથી કરશે મુખમાં તો રામ રામ છે પછી કામ આવા કરો છો અનેક તર્શે તમારા શાસ્ત્ર માં શું છે તો એને બે ટૂંક જવાબ આપ્યો તો રામ કામ ને સફળ કરવા માટે રામ નામ નો ખૂબ આશ્રય એ તુલસી નું દર્શન છે તો રામ નામ નો મહિમા પ્રકાંડ વિદ્વાનો વિદવતા પરંપરામ નામનો મહિમા આ રીતે ગોસ્વામીજી એ ગાયો પછી થોડીક કથાનો આખો ઇતિહાસ કહી દીધો કે આ કથા કઈ રીતે પ્રગટી અને કઈ રીતે વિકસે ક્યાં પહોંચે ભગવાન શંકરે આ શાસ્ત્રનું સર્જન કર્યું પાર્વતી ને કહ્યું શિવજીએ ભૂસંડીને આપ્યું એમણે ગરુડ ને કહ્યું પછી મળી યાજ્ઞવલ્કજીને મળ્યું એમણે વરદ્વાજજીને કહ્યું તુલસીજી કહે મેં મારા ગુરુ પાસે આ કથા મારા ગુરુની પાસે સાંભળ્યું પણ એ વખતે મારું બચપણું નાદાનિયત એટલે મનમાં વાત ઉતરી નહીં છતાં કૃપાળુ ગુરુએ બહુ વાર એ કથા દોહરાવી ત્યારે મારા મનમાં થોડુંક બેઠું અને પછી નિર્ણય કર્યો કે આ કથાને હું ભાષાબદ્ધ કરું ભાષામાં ઉતારું મારા મન ને બોધ થાય એટલા માટે દુનિયાને ઉપદેશવા માટે નહીં आम आम में आ कथानी रचना करी आम साल मा राम ने से। जे मा राम राम ने जे जी नो जन्म ए जन्म भूमि चरित्र प्रकाशन नकाशन नवमी भौम बार मधुमा अवधपुरी य चरित्र प्रकाश ઘણા મહાત્માઓ એમ કહે છે કે અયોધ્યામાં લખાયું ઘણા મહાત્માઓ એમ કહે છે કે જુદી જુદી લખાયું પ્રકાશન અયોધ્યામાં તુલસી નો ગ્રંથ ઘણી જગ્યાએ લખાયો ચિત્રકૂટ ના પ્રસંગો લગભગ તુલસીએ ચિત્રકૂટમાં બેસીને લખ્યા છે કારણ કે જે સ્થાન વર્ણન કરે છે આખું જીવંત ઉતરે છે એ ભૂમિ ઉતરે તો ઘણી જગ્યાએ કહે છે અમુક કાંડ અયોધ્યામાં લખાયો થોડુંક અહીંયા લખાયું જે હોય સંતોની ગતિ હોય કે પ્રકાશન થયું અયોધ્યામાં એ ગ્રંથપુરી તો ગ્રંથ આ રીતે પ્રગટ્યો ગ્રંથ નું નામ રાખ્યું રામચરિત માનસ જેની પરિક્રમા હું તમે કરી રહ્યા છીએ આ શાસ્ત્ર જેનું નામ છે રામચરિત માનસ નામકરણ કર્યું રામચરિત શ્રવણ કરી અને આચરણમાં અવતારશે એને પરમ વિશ્રામ મળશે બે લક્ષ શ્રવણ કરે અને વિશ્રામ મળે એ હકીકત છે શાસ્ત્ર અને કથા કોઈ પણ મહાપુરુષ ગાય કોઈ પણ શાસ્ત્ર ની કથા હોય તમે શ્રદ્ધાથી આપણે શ્રવણ કરીએ તો આપણને વિશ્રામ મળે જ છે એ હકીકત પણ પરમ વિશ્રામ ત્યારે મળશે શ્રવણ જ્યારે શ્રવણથી પૂરેપૂરો ફાયદો છે નાનક દેવે તો શ્રવણ ઉપર જ બળ મૂક્યું છે નાનક ભગતા ગુરુ નાનક દેવ કહે છે કે કેવલ શ્રવણ કરો તો પણ શ્રવણ માત્ર વિશ્રામ વિશ્રામ ન મળતો હોય તો આપણે શું કામ સાંભળીએ સીધી સીધી આ પ્રશ્ન તો મેં સતત કર્યો છે દેશ વિદેશ કે ભાઈ કથા તમે શું કામ સાંભળો છો અમે તો કથા સિવાય બીજું કરીએ શું હવે નોકરીમાં તો રાખે નહીં શું કરીએ બોલું પણ તમે શું કામ સાંભળ્યા જ કરો છો એની એક કથા છતાં લોકો કેટલા શાંતિથી શ્રવણ શાંતિ ક્યાંથી આવે છે કેમ ના મળે પણ જો આચરણ કરીશું શ્રવણ અટકી ના જઈએ આચરણ કરવા માંડીશું તો પરમ વિશ્રામડામાં રહેતા હોય ઘરમાં ખાટલો હોય તો થાકી ના ખાટલા ઉપર સુઈ દે વિશ્રામ આરામ ગામડાનો ખેડૂત આવે ખાટલો ઢાળી પોતાનું ધોત્યું પંચ્યું હોય કે જે કઈ પછી હોય ઓછી કરી લાંબો થાય વિશ્રામ આમ તુલસી નું રામાયણ હિત તુલસી એ વ્યવસ્થા કરી દીધી વિશ્રામ ની કે રામચરિત માણસ રાખો ચોપાઈ નું ગાન કરો તમને વિશ્રામ આ ચોપાઈ છે મારો કોઈ આગ્રહ નહીં માણસ નહીં પોતાની એક જગ્યા છે પોતાનું સ્થાન હું તો એમ માનું છું એટલે કયા કરું કે આપણે શાસ્ત્ર નું કરીએ ના તો વખત આવે શાસ્ત્ર આપણું દાન આપણે ગીતાના શ્લોકો બોલ્યા કરીએ ના તો વિષમ પરિસ્થિતિમાં ગીતાના શ્લોકો આપણને બોલાવે અને હું કઉને ભાષાનો જાણકારો જાણનારો સંત વિનોબા ભાવે કહે છે કેટલી ભાષા જાણતા હતા વિનોબા બહુ મોટા વિદ્વાન પુરુષ પ્રાગ એને પોતાના પેહલામાં લખ્યું છે એક દિવસ રાત્રિ હું સુતો મને સપનું આવ્યું સપના માં એક મહાત્મા બરાબર ઓળખાયા નહી પણ લંગો પહેર્યો કોઈ મહાત્મા બેઠેલા વિનોબાજી કહે મને કઈ બઉ સપના આવે નઈ તરત જ ઊંઘ આવી જાય કોઈ સ્વપ્ન બહુ આવે નહિ અને એવું સપનું આવ્યું એમાં કોઈ આત્મા એ કઈ બોલે છે અને હું કઈ સમજતો નથી હું સમજવાની કોશિશ કરે છે જાગ્યા પછી મેં વિચાર કર્યો કે મને સપનું કેમ આવ્યું ને આવ્યું તો સ્પષ્ટ કેમ ન થયું આમ કેમ અસમજસ રહ્યું ત્યારે મને ખબર પડી કે જે રાતે સપનું આવ્યું એ દિવસ તુલસી જયંતિ હતી વિનોબા લખે છે અને તુલસી જયંતિ ને દિવસે મારો નિયમ હતો શ્રાવણ શુક્લ સપ્તમી ને દિવસે આખા વર્ષમાં હું રામાયણ બહુ પાઠ નહોતો કરી શકતો પણ તુલસી જયંતિ ને દિવસે હું રામચરિત માણસ અખંડ પાઠ કરતો હતો એ મારે તારખીઓ જોવામાં કઈ ભૂલ પડી ગયેલી અને એ દિવસે હું રામાયણ પાઠ છૂટી ગયો એટલે સપનામાં તુલસીએ મને જાગૃત કર્યો આમ એક બુદ્ધિમાન માણસ એનો અર્થ સિદ્ધ થાય કે આપણે ચોપાઈ ગાઈએ તો ચોપાઈ પણ આપણને ગાય આપણે શાસ્ત્રો ને ઉચ્ચારીએ તો શાસ્ત્રો આપણને સાથ કરે શ્રવણ અને આચરણ આચરણ છે ને ઉચ્ચારણ આપણે કરી બોલ્યા કરીએ સાંભળ્યા કરો પ્રધાન છે એની એની શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ શ્રવણ કરીને જે આચરણ રામકથા એ માનસર છે અને માન સરોવર ની ઉપમા આપે છે સરોવરને જેમ ચાર ઘાટ હોય એમ રામચરિત માનસ ના ચાર ઘાટ છે ઘાટ મને ઘણા પૂછે માન સરોવર કથા કરવા ગયા ત્યાં ચાર માન સરોવર કથા કરી આવ્યા બધા ગયા તા ને આવ્યા એટલે ત્યાં તમે હં જોયા મેં કીધું હંસ આપણે જોયા નથી હકીકત છે જોયા નથી ને કેમ કહી જોયું પક્ષીઓ હતા ખરા તરતા હતા એ અમે જોયા પણ હવે હંસ છે કે હતા ખરા પક્ષીઓની બાજુમાં બહુ કઈ મગજ દોડાવેલું નહીં મગજ બહુ હાલતું જ તાજો એવી કે મગજ મગજ બધું કઈ બઉ કામ જ ન કરે આપણને આ નિર્વિચાર કરી નાખે એવી તો ભૂમિ ચોક્કસ માણસ વિચાર પણ કરાવી દો એતો ચોક્કસ મહાદેવ તો ખરો મહાદેવ પર ભસ્મ ફળી દાતાર બેઠો છે ને કઈ અંશ જોયા નથી તો મેં કીધું હંસો જોયા નથી પણ પરમહંસો નો અનુભવ કર્યો પરમહંસો ની છે આ પ્રદેશ આપણો પ્રદેશ પણ ઠીક અમને જવા દીધા ને કથા કરવા દીધી એનો એમને આનંદ છે એમાં બધી જગ્યા એ છું કે તુલસી જયંતિ રામ કથાનો આરંભ થયેલો માન સરોવર વધારે આનંદ તો ત્યારે આવ્યો જે દિવસે પંદરમી ઓગસ્ટ હતી ભારત રાષ્ટ્રધ્વજ સાધુ સંતો સાથે જયારે ત્યાં ફરકાયો ત્યારે વિશેષ આનંદ એ ત્યાં હતા એ બધા અનુભવી ગયા ત્રિરંગો માનસરોવરના જેમ ચાર ઘાટ ગણવામાં આવ્યા એમ રામચરિત માનસ પણ ચાર ઘાટ સંતોએ એનું વિભાજન કર્યું એક જ્ઞાન એક ઉપાસનાનો ઘાટ એક કર્મ ઘાટ અને ચોથો શરણા ગતિ નો ઘાટ ના વક્તા મહાદેવ શ્રોતા પાર્વતી ઉપાસના વક્તા કાગ શ્રોતા ગરુડ ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓ મળી સતત વહે છે એક કર્મના ઘાટ વક્તા યજ્ઞ શરણાગતિના વોસ્વામી મન આમ ચાર ઘાટો પાડ્યા છે તુલસીજી એ શરણાગતિના ઘાટ પરથી કથાનો આરંભ કર્યો અને મને તમને તે કર્મ ના ઘાટ ઉપર છે તીર્થરાજ પ્રયાગ ની યાત્રા કરાવતા ગોસ્વામીજી કથાના ક્રમ ને સંભાળતા આગળ બોલ્યા છે ભરદ્વાજ ટૂંકમાં તીર્થરાજ પ્રયાગમાં ભરદ્વાજ ઋષિ આશ્રમ દર વર્ષે એક મહિના સુધી સ્નાન કરે સંતો જે ભેગા થાય તે વિધ ક્ષેત્રની ચર્ચા કરે બ્રહ્મ નિરૂપણ ધર્મ વિધિ બર તત્વ વિભાગ કોઈ બ્રહ્મ નિરૂપણ કરે કોઈ આવું સંમેલન થતું પ્રતિવર્ષ મહિનાનું સ્નાન પૂરું થાય પછી મહાત્માઓ પોતપોતાના આશ્રમમાં વિદાય થતા એક વાર આવો મહાકુંભ ભરાયો ભરદ્વાજજી ને ત્યાં મહેમાન થયેલા મહાત્મા રોક્યા અને કીધું जी व्यक्ति छे जी परीचे आपती वक्ते ले क्या। तापस दया छे। छे। छे ना खजा छता मन में एक संदेह गुमे राण तत्व शुभ દશરથના દીકરા એજ જ રામ અને એ જ બ્રહ્મજીને જે પરણ્યા હતા રાવણ જે સીતાનું અપહરણ કરી ગયો અને જે રામ સીતાની પાછળ રડ્યા રાવણ ને માર્યો અને સીતાને પાછા પ્રાપ્ત કર્યા એ રામ એ પરમ તત્વ છે કે પછી કોઈ બીજું તત્વ છે મનમાં જે આ દુવિધા ભરદ્વાજજીના મનમાં છે એને વર્ષો સુધી આ વાતને એમને રાખી કોઈને પૂછ્યું નહી પણ આજના આ મહાકુંભ પછી બધાને વિદાય આપી અને પરમ વિવેકી યાજ્ઞ શરણમાં શરણારવિંદમાં બેસી શરણાગતિ સ્વીકારી અને આ પ્રશ્ન પૂછવાની કે આનો અર્થ એમ થાય બાપ કે આશ્રય સમર્થનો કરવો અસમર્થનો ન કરવો ભલે થોડો મોડો થાય બહુ ચિંતા નહીં શરણાગતિના સિદ્ધાંતમાં ભારતીય કોઈનો આશ્રય કરવો અરે થોડું મળું થાય તો ચિંતા નહીં પણ સમર્થ નો કરવું એ સમર્થ એવો હોવો જોઈએ તમે આશ્રય કરો તો પણ તમારી સ્વતંત્રતા ઉપર તલાપ ન મારે તમારી સ્વતંત્રતા ઉપર હુમલો ન કરે છેતરવાના તમામ રસ્તા ખુલ્લા હોય છતાંય તમને છેતરે એવાનો આશ્રય કરો તમામ રસ્તાઓ ખુલ્લા હોય ભૂળી પ્રજા છે સમાજ એને દરેક રીતે તમે છેતરી શકો પોતાની હવામાં લઈ શકો એ સામર્થ હોય તો પણ કોઈને ફસાવે નહી આવું જેનું જીવન હોય એનો આશ્રય પરમ વિવેક વેદાંત વિચારમાં ભારતીય તત્વજ્ઞાન જે વિવેકને પ્રધાનતા આપે છે એ વિવેકમાં વિવેક ની પરમ શિખર આ મહાપુરુષમાં હતું યાજ્ઞ વલ્પમાં એટલે એનો આશ્રય કર્યો મારે એટલું જ કહેવાનું આશ્રય સમર્થનો હું ને તમે જયારે નાના માણસો નો આશ્રય કરીએ છીએ ત્યારે માર ખાઈ રામાયણના પ્રસંગોમાં જ લો ના દશરથજીએ આશ્રય કર્યો પરિણામ શું આવ્યું ભગવાન રામભદ્ર એ સમુદ્ર આશ્રય કર્યો પરિણામ શું આવ્યું વિભીષણે રામ નો આશ્રય કર્યો પરિણામો જુદા છે દશરથજી કે દશરથ ધન લખી ધનદ લી દશરથજી નું ધન જોઈને ધનદ કુબેર લજ્જિત થતો મહારાજા દશરથજી સદેહ સ્વર્ગ જાય તો ઇન્દ્ર નિયમ પ્રમાણે પોતાનું સિંઘાસન ખાલી ન કરી શકે અને દશરથજીન બેસાડી દશરથજી આવું સામર એવા દશરથજી એ કઈ કઈ ની શરણાગતિ લીધી પર લગી તું કે તું કહે તો પુત્ર ત્યાગી લો પ્રગટ થયું ભગવાન રામે સમુદ્ર ની શરણાગતિ લીધી ત્રણ દિવસ સમુદ્ર કિનારે ઉપવાસ કરવા બેઠા કે સમુદ્ર જો રસ્તો આપે તો મારા બળનો પ્રયોગ આપણી નીતિ છે કે બળનો પ્રયોગ કર્યા વગર સમાધાન થતું હોય તો આપણે ત્રણ વખત પ્રયોગ કરી લઈએ ત્રણ વખત ન થાય તો પછી સ્વીકારતા હોઈએ છીએ એવી આપણી પરંપરા ભગવાન ત્રણ દિવસ સમુદ્ર ને કિનારે અનશન સમુદ્ર ની આશ્રય કર્યો તમે મને માર્ગ બતાવો સમુદ્ર એ શરણાગતિનો જવાબ ના આપ્યો લક્ષ્મણ બાન કેટલી કરુણા લક્ષ્મણજી ને ભગવાને કીધું લક્ષ્મણ ઘન બાંધલા ત્યાં કોઈ ભવન નતું કે ભગવાન ઉપવાસ માં બેઠા દર્ભ ની પથારી ઉપર ત્યારે ધનુષ્ય ખીલીએ લટકાવી દીધા હોય કે શસ્ત્રારમાં રાખી દીધા હોય ધનુષ્ય બાળ ભગવાનની બાજુમાં જ હતા ક્ષત્રિ પોતાના શસ્ત્રોને દૂર ના રાખે છતાં ભગવાને કહ્યું લક્ષ્મણ ધનુષાણ લાવ એટલે આમ હુકમ કરવાની રામને ટેવ હતી એટલે માંગી પોતે કેમ ના લઈ લીધા બાજુમાં જ પડ્યા હતા એમ લઈ લીધા લક્ષ્મણજીને કીધું તું લાવી પડ્યા હતા એ પોતે લઈ નહીં શકત પણ લક્ષ્મણને લક્ષ્મણજી લક્ષ્મણજીના મનમાં સંદેહ થયો પ્રભુ આવું કેમ થયું સમયાંતરે લક્ષ્મણજી એ પ્રશ્ન કરી કે આપની બાજુમાં ધંશબાણ હતા સમુદ્ર પાસે શરણાગતિ આપણે લીધી પણ સમુદ્ર માન્યો નહીં અને પછી તમે એને દંડ આપવા માટે તૈયાર થયા ત્યારે ધનુષ્ય હું લઈને આપું પછી પ્રભુ આ તમારા સ્વભાવ સાથે જવાબ એની મહિમાને કેટલી ઊંચી કરે ભગવાન રામે કહ્યું લક્ષ્મણ હું ધનુષ્ય લઈને મારી રીતે નિર્ણય કરી શકું પણ તારી પાસે ધનુષુબાણ મેં માગ્યા એટલા માટે કે તું ધનુષુબાણ ઊંચા કરી અને મને આપે એટની જે વાર લાગે એમાં જો સમુદ્ર સુધરી જાય તો મારે દંડ નો પ્રયોગ નહોતો પણ ત્રણ દિવસ ભગવાને શરણાગતિ લીધી સમુદ્ર ના માન્યો અને પછી પ્રભુએ થોડો ભય બતાવવો પડ્યો કારણ કે અસમર્થ શરણાગતિ લીધી એમાં પરિણામ ના એની સામે વિભીષણ ની શરણાગતી એમણે સમર્થ રઘુનાથજી નો આશ્રય કર્યો ટૂંકમાં મારે એટલું જ કેવું કવિ કાગનો એક દોહો છે એક રંગાન ઉજળા જેને ભીતર બીજીને ભાત નખ એક રંગા અને ઉજળા જેને ભીતર બીજી ભાત એને વાલી દવલી વાત કહેજે બિંદી કાગડા અને ઘણાને જવાબ આપવા છે ક્યાં પાત્ર મળે છે કોને ભરવું આ બંને બાજુ મુશ્કેલી કવિ કાગે બહુ સરસ લખે સુરત કાગ બ્રહ્મ લોક્રો છોડ્યો પતિ તો ન બ્રહ્ લો પતિ તો ન જે ગંગા નીકળી બ્રહ્માના કમંડળમાં જે આવી એને બ્રહ્મલોક જેવું ઊંચું સ્થાન છોડ્યું આપણા ઉદ્ધાર માટે કાઢ બ્રહ્મલોક છોડ્યો શું કામ પતિ તો નાઈ એને આમ નિસરણી એ બની ને આરું રામ ઉભા અમરાઓ હલે છે એ કહે કે અમે માથા કપાવી નાખ્યા જગત માટે ઘંટી માં ઓરાણા અને ચૂલેરે ચડી ને પણ પછી માથે ઓઢી ઓડી પહેરીને અમે રાતભર નાચ્યા પણ જોનારા गणा ने ने पूछू तो तो जानतल गणा जानतल छे, आज ये वो योग, योग प्रसन्नता ने प्रपन्नता नो परम विवेक याद न प्रसन्न भरद्वाजी प्रपन्न एक समर्थ ने प्रश्न સમર્થું આપને નહી આપું કુંભ મેળો પૂરો થયો બધા ગયા છે પણ મહારાજ મારા મનમાં સંશય નું જળ ઉછાળા મારે છે એનું સમાધાન કરો બાપજી મારા મનમાં એક સંદેહ છે આપના હાથમાં તમામ શાસ્ત્રો મુઠ્ઠીમાં છે આપ ચટ્ટી વગાડે કેટલી વારમાં હે પ્રભુ મારા મન નું સમાધાન બોલું પ્રશ્ન એ જ છે મહારાજ કે આજે રામ નામનો આટલો બધો પ્રચાર પ્રસાર જગતમાં અમિત પ્રભાવ સંતો ગાય ઉપનિષદો ગાય અને મહારાજ નવાય તો ત્યારે લાગે શંભુ અવિનાશી શિવ ભગવા મહાદેવ જેટલે એની પાછળ આપણે રામ બોલવું પડે લોકો મર્યા પાછળ રામ શું કામ એનો અર્થ એમ કે નથી બોલ્યો તો હવે આપણે બોલીએ પણ એનું કહેનાશી જીવ પણ ત્યાગ કરે એવું નથી કારણ કે શિવ કોણ છે શિવ ભગવાન સાક્ષાત ભગવાન છે સંપૂર્ણ ધર્મ સંપૂર્ણ ઐશ્વર્ય સંપૂર્ણ શ્રી સંપૂર્ણ યશ સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ વૈરાગ્ય આ છ વસ્તુ પૂર્ણ માત્ર ભગવાન શબ્દ કોઈ પણ લાગી શકે જેનામાં છ એ વસ્તુ હોવ સંપૂર્ણ ઐશ્વર્ય કોઈ પણ ઐશ્વર્ય બાકી ન હોય સંપૂર્ણ યશ સમગ્ર જગત માંથી શ્રી સંપૂર્ણ લક્ષ્મી સંપૂર્ણ શ્રી એનામાં હોય અને સંપૂર્ણ ધર્મ દસે દસ અંગથી સંપન્ન ધર્મ દશાંગ સંપન્ન ધર્મ ધર્મના સ્મૃતિકાર મનુએ જે દસ લક્ષણો બતાવ્યા દસે વૈરાગ્ય આ છ વસ્તુ હોય એને ભગવાન કહેવાય એટલે આપણા શાસ્ત્રો કહે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં રામસ્તુ ભગવાન સ્વયં શિવ ભગવાન જ્ઞાન ગુણરાશ જેની પાસે સમૃદ્ધિ ન હોય તો રામ રામ બોલે કે કઈ ફાયદો થાય કીર્તિ ન મળતી હોય એ રામ રામ બોલે તો ફાયદો થાય કે લોકો પ્રતિષ્ઠા વધે પણ શિવ તો આ બધું જ છે છતાંય રામ રામ રે તો બાપજી પ્રશ્ન એ છે કે રામ તત્વો કે જનકપુરમાં પરણેલા પિતાની આજ્ઞાથી વન જવાનું થયું સીતાજી અપહરણ થયું અને રામજીને રોષ આવ્યો એમણે રાવણ ને મારી નાખ્યો સીતાને પાછા મેળવા રામ રાજ્યનું સ્થાપન થયું શંકર ના આરાધ્ય પણ બીજા રામ કે પછી બંને એક આપ એક વખત સ્પષ્ટ કરી દો મહારાજ એટલે મારી ભ્રમણા તૂટે પ્રશ્ન પૂછ્યો છે પ્રભુ સોઈ રામ તો રામ કોણ એ મને કહો ને મહારાજ આપ સત્ય ધામ છો પરમ વિવેકી છો મને ખાતરી છે આપનો જે જવાબ હશે એ સત્યના ઊંડાણ માંથી જ છે આપ મારા મનનો ખુલાસો કરો સંદેહ સમાધાન અને શરણાગતિ આ રામાયણ ની યાત્રા છે સંદેહ શરૂ થાય સમાધાનમાં રામાયણ વિશ્રામ લે છે અયોધ્યાકાળમાં અને ઉત્તરકાંડમાં જીવની પૂર્ણ શરણાગતિ સ્વીકારાયો આ સ્વરૂપ છે વિશ્વરૂપ દર્શનયોગ થયું લગભગ મધ્યમાં જતા જતા સમાધાન થયું ખાતરી થઈ ગઈ કે આ ઈશ્વર છે સખે પ્રસભમ યદુતમ હે કૃષ્ણ હે યાદવ રામાયણ માં પ્રયોગ છે ગીતા તો યોગ છે ને વિષાદ યોગ ને સાંખ યોગ ને જ્ઞાન યોગ બધા યોગ ગીતામાં જે જે યોગ છે રામાયણના પ્રસંગોમાં પ્રયોગ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું પ્રયોગ્યથાલક ના રૂપમાં ગોસ્વામીજી એ સિદ્ધ કર્યું પ્રશ્ન કર્યો છે રામ કોણ છે પ્રશ્ન પૂછવાની જે રીત હોય આપણી આપણી એક જેને પૂછાયો એ મહાપુરુષને રૂચ્યો છે એની પ્રસન્નતા એના ચહેરા ઉપર દેખાય છે આપે મને પૂછ્યું કે રામ કોણ પણ મને ખબર છે કે તમે રામ ના સાચા ઉપાસ ચરિત્રો ને તમે વિશેષ રૂપે જાણવા માંગો છો એટલે બુઢ ની જ એમ પ્રશ્ન પૂછ્યો બાકી આપ રામના અનુરાગી છો રામ પ્રેમી છો જાણ્યા વગર ક્યાં પ્રેમ થાય છે તુલસી નો ક્રમ જાણ્યા વગર ભરોસો ન થાય કોઈ પણ વસ્તુ ને જાણ્યા વગર ભરોસો ન થાય અને ભરોસા વગર કોઈ દિવસ પ્રીત ના થાય આખો માર્ગ છે તો તમે રામને જાણો છો કારણ કે તમે રામ ભક્ત છો છતાંય મૂઢ ના જેવા પ્રશ્નો પૂછ્યો છે આગળ રામ કથાનું મંગલાચરણ બે પંક્તિઓમાં કર્યું જે ગોસ્વામીજીએ લખી દીધું કથા પ્રમાણે મહીષાસ રાક્ષસ ને જેમ કાલિકા એમ હે મહાત્માનવના મનમાં મહામોહરૂપી રાક્ષસ છે એ મોહ નષ્ટ કરે છે બીજો અર્થ બતાવ્યો રામ કથા એ ચંદ્ર કિરણ છે રામ છે પણ રામની કથા ચંદ્ર કિરણ છે ચંદ્ર મને તમને બધાને મળતો નથી પણ એના કિરણો તો રામ ચરિત્ર ચંદ્રમાં કલંક પણ છે ભગવાન રામજી ના ચરિત્રમાં આક્ષેપો આવ્યા છે સ્વયં વાલીએ આક્ષેપ કર્યો છે ધર્મ હેતુ અવતરે છે રામજી બહુ સીધા એના ધનુષ્ય બાણ જ વાંકા છે આ બે અવતારો બહુ જ અટપટા છે રામ બિલકુલ સીધા અતિ સરળ રઘુનાથજી પણ ધનુષ્ય બાણ અને કૃષ્ણ પોતે ભગવાન બચાવ શ્રીમંત મહાપ્રભુજી વલભાચાર્ય sitamum maduram hridayam maduram damnam maduram hridayam maduram karanam જરા વક્ર છે એની મુલી સીધી છે રામ પોતે સીધા છે બંનેનું ચરિત્ર કેટલા કેટલા રહસ્યો ખુલે છે અદભુત છે અલૌકિક છે રામજીમાં એક છિદ્ર નહીં એના ધનુષ્યમાં એક કાણું નહીં ક્યાંય કાણું નહીં ધનુષ अनेक तो ए कथाएं किरणों राम, राम बधाने प्राप्य नहीं किरणों बधा ने प्राप्त ચાંદની મારા ને તમારા સુધી પહોંચે શરત એટલી કાતો આપણે ઘરની બહાર નીકળવું જોઈએ અને કાં તો ઘરમાં રહેવું હોય તો છાપરું ખુલ્લું કરવું જોઈએ ચાંદની વર્ષે રામાયણ ની ચાંદની રામકથાની કિરણો આપણા બધા સુધી પહોંચે પણ બે જ કામ કાતો આપણે ઘરની બહાર નીકળવું પડે તો ચાંદની આપણા ઉપર માં અને એમ થાય કે ઘરની બહાર નથી નીકળવું તો પછી ઉપરનું છાપરું જરાક ખોલવું જોઈએ ઉપરનું છાપડું ખોલવું એટલે અહંકાર ને અળગો કરવો તો રામ કથાના મરમો સમજાય અને કાં તો ગ્રહકારની જાળો માંથી થોડુંક બહાર નીકળવું એ તો કથા કૃપા કરે ને સંસાર છૂટે તો નીકળાય એમ ન ચાલે થોડુંક આપણે ઘરની બહાર નીકળવું રામાયણ આમ ઘરે ન આવેલી ચંદ્ર કિરણ છે ચંદ્ર ની કિરણો બધાને સુખદ હોય પણ ચકોરને વધારે પ્રિય લાગે એમ સંતરૂપી ચકોરોને રામકથા અત્યંત પ્રિય હોય રહીમ નો પ્રસિદ્ધ દોહ રામચરિત માનસ બિમલ સંતન જીવન પ્રગટ કુવા ખાનખા ના રહી મેમચરિત માનસ નું પારાયણ કર્યા પછી આ અભિપ્રાય લખ્યો હતો કે રામ માનસ બિમલ સંતન જીવન પ્રાણ શ્રોતા અને વક્તા બંને વિશ્વાસ ની છાયા માં હોય પછી કથાનું સ્વરૂપ કઈક જુદું જ હોય એટલે વડલા નીચે બંને બેઠા છે અને યાજ્ઞાવારાજ ભરદ્વાજજી ના પ્રશ્નના ઉત્તરમાં રામ કથા સંભળાવવા તૈયાર થયા કે આપે જે પ્રશ્ન પૂછો કે આખો શિવનું પ્રકરણ જ હું તમને કહી દઉં જેથી કરીને મારે કઈ કહેવું ના પડે નિમિત્ત બનવું અને તમારા મનનું સમાધાન થાય એમ કહી ભગવાન યાજ્ઞવંત भरद्वाजी आग शिव चरित्र चरित्री कथा नाम चरित्र शिव चरित्र भरत चरित्राम चरित्र सीता चरित्र तो राय हनुमत चरित्र भूसं चरित्र उमा चरित्र आवाक चरित्र तो कथाराम नहीं आरंभ शिव थी आतुबंध આ છે સમન્વય કથા વૈષ્ણવી શરૂઆત કરી શૈવ કથાથી કેટલો સુંદર સમન્વય કેટલો સુબધ સેતુબ આ કથા જોડનારી કથા છે એનું સમગ્ર વ્યક્તિત્વ એક સંગમી વ્યક્તિત્વ છે બધાને જોડે છે તુલસી શિવ માન રામમાં કોઈને ભેદ ન રહે શિવ દ્વાર છે રામ સુધી પહોંચવાનું વિભાજન ના આવે એટલે કથાનું બંધારણ જ અભેદ ભૂમિકાથી શરૂ થાય રામની કથા આરંભ શિવ કથા દ્વારા બંને અને બંને એક જ છે લીલામાં જુદા છે સંપ્રદાયો ની ના સમજ ઘણી વખત સંપ્રદાય પણ ઘણી વખત કેટલો ભેદ કેટલો સંઘર્ષ કેટલું નુકસાન ઋષિ મુ જે સ્થિતિ એને ઉભી કરી તેને તોડો આપણે છિન ભિન્ન કરતા હોય બાકી બંને માં એક કથામાં કયા કરો કોઈ પણ વસ્તુ પ્લેન માં મુસાફરી કરી શકે પણ એને ઘોડા ની જ સવારી શોખ અને એવું સરસ ઘોડું એનો એનો સામાન એનું બધું એવું સરસ રાખે અને જયારે બાર કામ જાય એટલે ઘોડા ઉપર જાય નહીં બીજો માણસ હતો એને શોખ નહીં પણ એને ગાદી નો જાય ત્યાં ગાદી ઉપાડવા પડે પણ પોતાની ગાદી પોતાનો તકિયો પોતાના ઓશિકા સફેદ ચાદરી બધું એવું સ્વચ્છ નાખે જ્યાં જાય ત્યાં પોતાના પાથરે તકિયો નાખે પછી આરામથી બેસે એને એની સૌ સૌની હોય છે ને સૌની પોતાની મસ્તી હોય ઘણા માણસો પૂછે જોયું એક પત્ની એના પતિ ને કેતી હતી કે તમે બીજું કઈ કરો કઈ નઈ તો કે ફોરેન ગામ માં કેમ કે દુનિયા ને ખબર પડે ને ફોરેન રિટર્ન છે એટલું તો કરો બીજું તો કઈ નઈ એટલો રાજી થાય કે જયારે બેસી ત્યારે જમાવટ અત્યારે ભલે હું ચકવું પડે અને પેલો ઘોડા ઉપર હવે બંને જણા પેલો ઘોડા ઉપર જાય એમાં જે માણસો સામે આવે સીધું દર્શન કરે કે ઘોડા ઉપર બેઠો એ માલિક છે ઘોડા ઉપર છે એ શેઠ આ એનું સેવક જે મળે બધા માને બિલકુલ સાચું લાગે સ્વાભાવિક હતું પણ જ્યાં ગામના પાદર પહોંચ્યા વડલો હતો એટલે પેલો એ તરત જ ઈ શેઠ લાગે છે ને ઘોડા ને પાણી પાય ઈ નોકર લાગે છે આ રામમાં શિવ આવું છે ઘડીક આ નોકર લાગે ને આ શેઠ લાગે ઘડીક આ શેઠ લાગે ને ઘડીક આ નોકર લાગે એવું તત્વ પણ બંને વચ્ચે અભેદ ભૂમિકા પીપા પાપીઓ શાસ્ત્રો કેટલી એકતા સિદ્ધ કરી કથા રામ ની શરૂઆત શિવ કથાથી નામ રામાયણ શરૂઆત શિવજીના ચરિત્ર થી આ છે ભારતી ભારતીયો નું અભેદ દર્શન આ છે સેતુબંધ આ છે સંગમ ની વૃત્તિ અને એ કથાને લીધે જ આપણે ભેગા થયા છીએ આજ તમે સૌ આવ્યા છો કોને લીધે આ અભેદ દર્શન આ મૂળમાં કથા છે આ કથા વગર રાજકોટમાં ઉત્કોન મારી પાસે આવે મને ઘણા પૂછે તમે કેવું અનુભવો છો સારું અનુભવ છું કેવું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ એવો હુકમ તો બહાર નથી પડ્યો ભાઈ કે ભાઈ આ કથા ફરજિયાત સાંભળવાની છે નહી સાંભળે શું કામ મને તમને શાસ્ત્રની અભૈ ભૂમિકા એક કરે છે મહાન નહી આ તુલસી નું દર્શન છે પેલું નામ શ્રોતાનું છે શ્રોતા પછી વક્તા શ્રોતા વક્તા જ્ઞાન નિધિ કથારામ મારે યુપી ના મહાત્માઓ તો એમ જ ગયા કે ભાઈ કથા કરે એ તો પાટ ને ચોકી કે જમીન ઉપર બેસે ઈ તો જમીનદાર કહેવાય એટલે શ્રોતાઓ શ્રેષ્ઠ છે વક્તાઓ શ્રેષ્ઠ નથી એવી અભેદ ભૂમિકા શાસ્ત્ર સર્જે છે શસ્ત્રો એ તો વિભાજન કર્યું શસ્ત્રોએ તો કોઈના હાથ કાપ્યા કોઈના પગ કાપ્યા કોઈના માથા કાપ્યા શાસ્ત્રો માનવ નિર્માણ કર્યું પ્રગટ કર્યું મૂળમાં અભેદ ભૂમિકા ભેદ નથી વૈષમ્ય નથી તો શિવની કથા દ્વારા રામકથાનું મંડાણ કર્યું છે અને એ પ્રવાહને કાલે વધારીશ પણ અહીંથી ઉઠીએ એના પહેલા એક બે મિનિટ ફરી એક વખત હરિનામ ભગવાન નામ આવે બહુ ઉતાવળો હોય તો જરૂર ઉઠજો દબાણ નથી કઈ મુશ્કેલી હોય તો પણ બે મિનિટ માટે આમ આમ કઈ ન થતું હોય તો હરિનામ નો આશ્રય ખૂબ કરો હરે રામ રા Come uh on. -huh. એક પદ ફથા કોશ્રા અહીંયા વિરામ લે છે આવતીકાલ સવારે નવ વાગે આગળ ધાવન શ્રદ્ધા